ચોક્કસ પડવી પડે તમે નહીં કાઢા પડાય તો ચલાવી જાય ખાલી સમજવાનું છે જો તમે પાંચ એક બરાબર સમજી લો અને નક્કી કરવું છે ઓટોમેટિકા સમજી નક્કી કરે આપડો આપડે નથી નક્કી કરતા કે ના બરા દાદ કરવાની બરાબર છે આપડે એ નક્કી કરે પછી પ્રમાણે ચાલ્યું તો સુખી થવાથી કે આમ કરો તો નક્કી કરીને બરાબર છે આમ જ કરું છું પછી પ્રમાણે કરી તો સુખી થઈ ગયું કરવાનું રોજ માં છે અને રાત્રે બધા બે છોકરાઓ અને દાદા બગા ના જે કરોની દાદા ભગવાન કોઈ મારવાનું ધર્મ નો કશું જ નથી છે ભગવાન શું કે મારું કયું કરતા નથી કે મારી જીભ ઉપર ના દેવાનું બીજું કૃષ્ણ ભગવાન દાદા ને કઈ ગયા છે કે આ બધા મારું માનતા નથી ને તમે જ ના દેતો દાદા કે શું થાય તમને ભગવાન પ્રાર્થના ભોગવો પ્રાપ્ત ના કરું ચિંતા ભોગવતા ભોગવ છે બધા કઈ દાદા હું ગીતા દરરોજ વાંચું એક જાય કાયમ નિયમિત કોઈ વખત એમાંથી મને સમજાય કે તમને હાલ લાગે ગીતા રે ને બરોબર એમના ગાયા પ્રમાણે ચાલવાની ગીતા વાત વાત કરવાની એક શું ફળ મનુષ્ય પણ ઉમરશે મનુષ્ય પણ મળશે તો પછી જોડે થોડી એભે રાખ્યું છે કે આ વાંચે પછી બંધન નહી કરશે ફળ નહી ભલે મન કરતા નથી પોપટિયા ચિંતા જ કરેષ્ણ કૃષ્ણ બોલ્યા કરે ચિંતા કરવાનું કૃષ્ણ ના કર્યું તો આપિંતા કરે કરે કરે ના કરે હા જે પાંચ બગા ના કઈ ચિંતા કેમ કરો છોડી કરું એવું કે મારે ત્યાં થોડી ચિંતા ના કરવી શું કરું કે આવું આશીર્વાદ છે અને પેલું નવું કલમો ને બધું વાંચો ખુબ એટલે બાપ ધોવાઈ જાય બધા તમારે બધા એ ચોપડી વાંચવાની ચરણ વિધિ ને નવ કલમ ઓકે મંત્ર બોલાવ બોલાવ કરવાના દરરોજ પાંચ પાંચ વાર સવારે દાદા ચરણ બીજી તો આંબા નું અથવા ની પેલા તે જ્ઞાન લીધેલું નથી રૂમ માં છે પેલી બ્લુ નવ કલમ તોડી નાખ્યું કાઢવા પેલું પણ તો ઉડી ગયું છે જે બધા લાયકા આવે કોઈ અવતારમાં આ સ્કોપ ભલે નથી રાજેન્દ્ર આ જે સ્કોપ મળ્યો એવો કોઈ અવતારમાં ભલે આની કોલ માટે જ ભટકીએ કરોડો અવતારે આ પ્રાપ્ત થાય વસ્તુ જગ્યા હોકડી છે મોખ માં દવાની જગ્યા નાની પુરુષ હોય ત્યાર મે બઉ ઇન્ડિપેન્ડન્ટ છે ને એટલે બીક લાગે છે અહિયાં મોકલવાની કેવો છે બઉ ઇન્ડિપેન્ડન્ટ છે કોઈ નું સાંભળે એવો નથી આવ્યો તો ને મોક્ષ પછી બંધ થઈ ગઈ હવે એ નિષ્ક્રિય થઈ જાય આત્મા એ આત્મા નિષ્ક્રિય ખાલી જ્ઞાતા દ્રષ્ટા જ બને મોક્ષ માં નિષ્ક્રિય એટલે चालू ज्ञान क्रिया दर्शन क्रिया चलू चले અને આ વિભાવ માં એટલે વિશેષ ભાવ માં બીજા માં સુખ નથી તો કલ્પના કરીને સુખ પ્રાપ્ત કરે એમાં સુખ છે કલ્પના કરે છે જલેબી સારી છે તો એને લાગે ને ખરાબ છે કે સારું માણસ બહુ ભૂખ્યો હોય મોક્ષમાં દાદા એક હાથમાં બીજા હાથમાં ને કોન્ટેક્ટ કરા જેમ આપડે આવી રીતે લેવાય નહીં કશું જ નહીં કરવાનું કરવાનું છે તે લોખલી ટોકડી હોય તો ના થાય પરમાણુ વાળે નહીં વિજ્ઞાન ખ્યા બહુ મોટું વિજ્ઞાન જેનો આંડ જ ના આવે દાદા તમારો ધ્યેય જયારે અહિયાં થી છૂટે આ ભરત ક્ષેત્ર માંથી તમારે જવાનું ક્યાં મહાવિદેહ ક્ષેત્ર માં કઈને ંદર સ્વામી ની વાત ચીઠીકરો વચ્ચે ત્યાં જઈને રહેશે તમારું પછી માહિતી બીજું તમે તમે મહાવિદે ક્ષેત્ર માં જાઓ તે ધારણ કરવો પડે જે હિસાબ બંધાયો બરો હિસાબ જોડે જોડે આત્મા નો હિસાબ નથી કૂતર નો હિસાબ શાંતિ રેસે થાય રાજ તમ મેં દેખ રાહી ને राजेंद्र રાજી લેરાઈ સાબ બગવે છે શું કર ના ના ના છૂટો નથી ને છૂટો નથી છોડવાની જરૂર નથી તો નથી કે છે એવું એ પંચાનવે તો એને હિસાબ છે હિસાબ હતો થાય છે તે મોક્ષ માં જુખ સુખ પડે સુખ આવે દુખાવે એ ગમતો નથી સનાતન સુખ જેવું સનાતન સુખ એ બધા કારણ કે બીજા ક્વેશન શું થાય પાછો અવ્યવહાર માં આવે હું કયા પ્રિન્સિપલ થી પૂછું છું કે બધું રીસાયકલ થાય એક જ છોકરીને એક બાબો આપવાનો એને જ્ઞાન આપી દેજે કે કે કતી મારા વાઈફને રડાવે એવો છે એની મમ્મી ને એમાં રણ આવે મમ્મી એના દાવ ની વિચારે દાદા પણ મા નો દિશ તો દુઃખ થાય છોકરા દુઃખ કરે દુઃખાય છોકરા એવું કરે તો કઈ ચાલ નથી છોકરા ને એટલા મોટા કર્યા કે છે हजी दादा थोड़ी बेटरी चार्ज करने जरूर से <laughs> બેટરી ચાર્જ કરવાની જરૂર છે મને સમજણ ના પડી બેટરી ચાર્જ કરવાનું એટલે શું F éHo! F jao eu hou fra, F jao au fra, marr.... Jetzt tîes lade Wow! Dada e to من khali love king wonen Tak mé a Michail Lá yeah hehehehehe monthly lol ma lol વધારે લાગે ભક્તિ મુ થાય છે મહેન્દ્ર વધારે મહેન્દ્ર વધારે મહેન્દ્ર વધારે કહું છું પ્રતિમા કથન બઉ કઠણ બહુ બોલવા કરવા બધું આપડે કેટલા કેટલા લોકો ને હે સભા માંથી જાય નહી ને ના જાય એકદમ હતી જ રે ઘણા કાર્ય જાડા ઓછું થાય અમારા દાદા જ કેસેબઈ માં ના બોલે બઉ મોટો સંઘ મોટો લેવલ માં હોવું જોઈએ આપડે છ પાટીદારો પૈસા આપડે લેવલ ના પૈસા માંગીએ એકાદ એવું પણ હોય ને તમે કહો છો ને કે આત્મા માટે આગળ રાખો એટલે આગળ રાખે તમે કહ્યું કે આત્મા માટે આગ્રહ રાખો એટલે આગ્રહ રાખે છે એ મને કે હું આવું ને ત્યાં ગાડી તો બેઠાવું ને કે ચાલે જવું અંદર સીધા એવું કેવું કેવું કરવાથી લાભ થાય છે તાત્કાલિક આમાં સુધર એટલે દેખાતી લાભ કથાય અંદર નુકસાન થાય છે વિનય એટલે વિનય એટલે ત્યાં આપડે તો મુખ્ય શું છે નથી કાયદો લો લો કોઈ જાત નો કાયદો જ નઈ કયો કાયદો મંદિર તમે કહો છો મને પૂછી નથી હોય છે એટલે પછી નક્કી થઈ ગયું હું આવી રહી છું સ્ટીમર ચાલુ થઈ સારું સારું છે પેસેન્જરે જાય તમને સુરત સ્ટેશન એ થયું વિઝન વિઝન હતું આપણવી શકો સારું સુરત સ્ટેશન માં આવ્યું આધાર ચલા છે ભગવાન શું છે આ બધી વાત સમજાઈ ગઈ જે શબ્દ માં હતી તે પોતાના હાથમાં લગામ હાથમાં આવી ગઈ બરોબર છે લગામ પોતાના હાથમાં આવી ગઈ એટલે પોતાને એમ લાગ્યું કે લગામ મારા હાથમાં ભગવાન પ્રતિનિધિત્વ મળ્યું આપણને लगाम हाथ मैं लगाम आज फोटाओ भगवान चेहरा ऐसी प्रकाश दिखाड़े एनु कई तथ्य करो दर जे प्रकाश दर તો હમ આંખે દેખાય નઈ પછી હોય જ પ્રકાર નો પ્રકાશ હોય છે કાળો એટલા કેશ કાળો હોય આમ ગોરવ માણસ હોય પણ પ્રકાશ કાળો હોય બરોબર એ આપણને ખબર ના પડે દેખાય નહી એ અમુક જ મહુભાદીલા રંગ હોય પછી ભૂરો ભૂરો લાલ બધું ભેગું હોય પછી પીળા રંગ હોય પછી સફેદ અને પીળું ભેગું હોય તેવું અને પછી એકદમ સફેદ નો હોય એકદમ સફેદ હોય કોઈ માણસ કામ કરે જોઈએ મોડું આપડે કહીએ છે ને મોડું કાળું તંતુ લેશ્યા દેખાય આપણને એટલે દરેક ને હોય દરેક જીવ માત્ર ને હોય હિંસક ધારવાર હોય ને બધું છે કે આજે ક્યાં ક્યાં સસ્ય સત્સંગ છે આજે દાદા અહિયાં જ છે સાંજે થોડા આજુબાજુ માટે ખાલી બોલાવ્યા છે છઠ્ઠી તારીખે તો દાદા બુદ્ધ ભગવાન હતા બુદ્ધ ભગવાન મોક્ષ મોક્ષે કયા છે જ્ઞાન થયું બુદ્ધ થયા એ બુદ્ધિ નું જ્ઞાન સંપૂર્ણ થયું શું કેવાનું થયું ના મળે મુસ્લિમ હોય લગભગ કોણ આ બધું સૌથી ઊંચા મોટી વસ્તુ પાંચ પચાસ હો બસો પાંચસો અત્યારે એમનો ભગવાન નો હુદ્ધ ભગવાન છે બુદ્ધ ભગવાન હા ખરા ને બીજું ક્યાં થવાનું भरत क्षेत्र क्या क्षेत्र मै मिधेक क्या कहवा तो विचार करवा क्या क्या? एक लाख एक बगीचाव बगीचा मटि मटीरियल जगत गति नरगति એ પુણ્ય થી મોક્ષ ના મળે ને એવું દાદા એ પુણ્ય થી એ ફુવારા ના મોક્ષ માગે તો ના મળે અમારી પાસે તો છે ને અમારી પાસે તો છે ને નિષ્પક્ષ પાસન દેવીઓ માં ફરક ફરક શું નિષ્પક્ષ પામ ના દેવ પક્ષપાત ના હોય એને એમાં જે શાસન ને પાડનાર બધા રક્ષા કરવા क्षन देवदेवी अपने कही है देव गति मेहदेवी आपने नमस्कार शादी જોવા પ્યા સ્વ હોય કઈ ચીનેડી બેસીએ બેઠા હોય પોલનગીરી ના કેવાય આપડે કહીએ સામાન્ય પાછા મસ્કો ચોપડ્યો એના કહેવાય મસ્કુ હોય ને મસ્પારી બજારમાં તો વેપારી બજાર જ નહિ आप खराब नहीं मारू पूछवा खबर रूज मूचू तुम ते जारी पे चौकसी ने साहेब क्यों कहू तूवा मतलब एट्लो કે આપણે સેટકો તમે એક્સપ્લેન કરી આપ્યું તો પણ એમાં કશું ખરાબ નથી ને કેમાં કોઈને આપણે સાહેબ કહીએ સેટ કહીએ મેના અનુસાર થાય આપણે તો ધાન ખરાબ હોય તો ખરાબ હા આપણે ધાન દે ખરાબ છોરવાની હે ખેતરવાનું હોય બરોબર છે શું થાય નહી તો હું બધાય મોટા સાયકો થંભરાને ભાઈએ કહ્યું યાદી ના લાગે ભાઈ કેવાનું એમને હારું ના લાગે પોતાને પણ હું પટેલ કઉો પટેલ આવો શેટ શું એમને એમને બી બોલાવું જો ન્યાદ રહી જાય અને કઈ રીતે નજ ર કોઈ કઉપાન બંધ ઉપર બોલી જાય મારે તમે તું કર રુલેટમાં એમ કે છે કે તમે અમને તું કો તમે બહુ ગમે હ હા એટલે અમે કેટલાક ને કહીએ ને 50 60 ને 55 ને એટલે તો શું કહીતી કે લાઈટ લેવા બરાય સહજ ભાઈ નીકળ્યો ને હા હા પ્રેમ પ્રેમ ને સાથે થોડો સત્સંગ થયો तो ज्ञान महिला भाव निकाली होई तो हो रीते पुण्य पा सारा विचार आ पुण्य न काम थे काम थे बध निकाली जो घोटो तो रोज एक के बे अवतारे करना बाकी होक्षे जता पे પુણ્ય બંધાય બંધાય ભોગવટો એનું જબરદસ્ત પુણ્ય બંધાય છે એ પુણ્ય માં તો એ બંગલો તૈયાર હોય ને ત્યાર પછી જન્મ થાય શું કે પછી આઈ ગયા ગાડીઓ બધું તૈયારી હોય રાજા ને છોકરા કઈ પૂછવું પડે ને પુણ્યના નહિ બધું તૈયાર થાય વૈભવ થી આત્માનો પ્રચાર થાય આગળ પુણ્ય માં ફસાઈ જાય એવું કોઈ ને નઈ આ પુલ તો પુના હેતુ બહુ તમારું હેતુ પણ થાય રાજા ને તો અનંત જન્મ્યા તો રાજવાસ રાજેશ અંદર કેશ્રી એવું કેવાય એ કે રાજા થયેલો નકબો જવું પડે ને ને બીજી રીતે પાછો રાજામાંથી તમે કહ્યું કે પુણ્ય એવું હોય કે જન્મ એવી જગ્યા થાય કે બંગલા બધું તૈયાર જ હોય તો કે આપનો જન્મ એવી જગ્યા એ કેમ ના થયો એ જગ્યાએ થયા હોય તો મત ભેગા તમારી બધા વૈભવ જોઈને જ આવે તો વૈભવ ગમતો જ નહી લોકો આખું થોડા ખુશી હતા માલપી બો નો બ્રધરે ફાધરે નક્કી કર્યું કોન્ટ્રાક્ટ નો ધંધો એટલે ફિરાય મોકી પાસ થઇ જાય મેટ્રિક પાસ એટલે સમજી ગયો એટલે એમને એ સુબા હતા એમના મારા સાધુ ના ભત્રીજા થાય એટલે છોકરો સુબા થાય ને પોતાને ભાઈ ના પણ મેસ બને મારું શું થાય ઉપાડી થવું નથી આ લોકો બકરો વધેરવા ફરે છે એવું નથી થાય કેટલા વર્ષ ના ટીક ફેલ થયો નાના હોય ને એટલે કોઈ ને કોઈ તડકાવે તો ખરું જ ને એમ હા જગ્યા ઘરવા જગ્યા કારણ કે ઉપરી ના જઈએ બીજું પૂછવાનું આ દુનિયામાં જેમ જેમ આ માણસો ने मिलकत तो थी नहीं गीते दरक मनस भ एक आरु आ मरु मरु तो रौद्र स्वभाव थे रौद्र रौद्र ध्यान મારું થયું એટલે હા મારું કઈ કોઈ પણ રીતે એક થાય છે ને મારું કેવા માંગત નથી મારું કેવું હોય તો ડ્રામા જ થઈ બોલે મારું બરોબર છે આપડે ડ્રામેટિક બોલવા માં નથી પણ આપડે